એવજે તે બેંકમાંથી ક્યારે માટે એ કમાઈ જો કે બી આ દેહ ન કરતી હોય તો કમાઈ ન હતી હા કમાઈ ન હતી નકરી નકરી રાખી કમાઈ લે રાખી કમાઈ કાયમ સકે મે આજ રાખી કમાઈ માટે જ જબડે લાયા નથી જોયું નથી લખતો એને ઘર જોયેલું એ તો ઘર દેખાય છે नक्सोदे गए नक्सा हजू आते चले नही नक्शावा चा कादा मन सुधी पहन नर समझा कर પછી ગ્રહિક હોય તો ચાલ દુનિયામાં શું છે દુખ લેનારાય છે ટેવ પડી ગયો લોકોને હા એને એને અપમાન લાગે છે ભગવાન આગળ આપવાનું લાગતું છે એવું હશે ભગવાન થી પણ નહિ મટે એનું કારણ કે કાળ ભોગવે હા તુવેર ની દાર બનાવીએ છીએ આપડે એ દાર કે બઉ ગરમીમાં ના રાખશો અમુક હજી ગરમું રાખવું પડે તો એની આપ્યું હોય તો કઈ જ ના કરે તારી આબરું રાખ્યું ચડવા દે એવા માણસો ચડવા દેવા ચડવા દે દે પછી ખબર આત્માસ્યા બીજી કોઈ જગ્યાએ ચેતન નથી એ લોકો એમાં જણાવ્યા ચેતન બધું છે અત્યારે આનંદ થયેલો છે ને સાધુ હોય કાલે સંસારમાં લેવા દેવા ના હોય એમને આપડે તો વેપાર કરવાના આમ કરવા ઘોડીઓ પહેરવાની છોકરા પહેરવાના મજુર આખો પુષાક કરે ને હું આઠ રૂપિયા પૈસા આપડે જબર કાલે પંદર રૂપિયા નાખો મહેનત કરે તો પૈસા ના પૈસા એવી ચીજ નથી પૈસા તો પુણ્ય નો ભાઈ કરેલા હોય પુણ્ય કોઈ ના પુરુષાર્થ ના કરીએ અને પુણ્ય આધારે બેસી રહીએ તો શું થાય બેસી રહે જ નહી કોઈ ના એ તો દેખાય પોતે કરવો જ પડે છૂટકો નહિ પ્રકૃતિ પ્રણે ના થાય અને પાછું ક્યાંક એવું ના થયું ઉષાદ તો જુદી વસ્તુ ના કમ ને કુદે આ કોઈ વેગા બેકાર હોય ત્યારે કઈ કામ કરે તો શું કરે નીચે આવવું પડે એવા છે અને ફોન આવે હરાવ હરાવ કર્યા કરે બી ખબર ગ્લાસ મળી ગયા રૂપિયા થાય અડધું નહિ તો રૂપિયા આવે કોની પરિવાર છે ને બધા અક્કલ વાળા તો એ ભૂલે છે ફર્યા ચપ્પલ લઈ એ તો સંસારમાં આપણને દેખાય છે આપીને લ્યો સુખ આપીને સુખ લોશો તો સુખમલ છે ખાતરી ડૂરી જાય છે ખાતરી શું ખાતરી કઈ નઈ પંદર બીજા દિવસ ઉભે છે બધા કે નવ મહિના વાળા હોય બાર મહિના વાળા ખરા બઉ બાપુ આખો દુનિયા બધા બનાય કરતો એને અઢાર મહિના હાથ મહિનાનું છોકરું ગોળું બઉ હોય કેટલાક હારા દઉં દહી ના રે કોઈ દસ મહિના રે કોઈ અગિયાર મહિના રે કોઈ બાર દોઢ હજાર શીખેલા અઢાર મહિના એવું બધા સંયોગો તારીખ સત્યાવીસ ત્રણ ચોવીસ ચોર્યાસી મહાત્મા પૂજ્ય ગોવિંદભાઈ ત્યાં મણિનગર સવારે છે વિચારો તો પછી આપડા નહી બિલકુલ એક વાત તો જુઓ જાણો સ્વયં એમ કહો એટલે તમારે દુર્લક્ષ રાખો તો અંદર ચાલતું હે વાર્ષિક વખત દરિયો તરંગ માં પૂજા પૂજ કરતા આપડે શું વાંધો આપડે મથુરા બેઠા આપડે બધા બેઠા દરિયો એના રંગમાં હોય સહુના રંગમાં હોય મન મન ના રંગમાં હોય જો વાંધો નઈ બઉ સારું છે બીજા બીજા માટે અહંકાર એમાં સમગ્ર ચિત્ત અશુદ્ધ થઈ ગયેલું છે આત્મા નું ચિત્ત અશુદ્ધ થઈ ગયેલું બીજું કશું બુદ્ધિ એ તો બધા છે બુદ્ધિ અહંકાર મન એ તો પરફો માં જેનો અંત આવે તેની શરૂઆત પણ હોય તો તે જ્ઞાન શરૂઆત જી કેમ કરી થાય છે અજ્ઞાન તો બીજી કઈ વસ્તુ કરતા હોય ને રાત્રે આખો દાડો લોકો વખાણ વખાણ કરે સેટ નો તરીકે રાત્રે સાડા આઠ જમતા પેલા આટલું પીએ હરકત તો બધે રાજસ્તાન પ્રેસિડેન્ટ છું એટલે પછી ગામના બીજા લોકો ગયા હોય તે વખતે નશાની ના પણ અમલ નશાનો છે ને આ અમલ થતો એ અમલ થઈ ગયો પસંદ આ બહારના દબાણ થી અમલ થયેલો ઓછું થઈ જાય અમલ ઓછું થઈ જાય થયું છે આ જેમ દારૂ ના અમલ બોલે હું પ્રેસિડેન્ટ છું આમ છું તેમ ગાળા ગાડા બધું બોલે જૈન છે કાપી નાખી છે એવું બોલે ક્ષત્રિય વાણિયા એકલા એવું થયા હોય છે ક્ષત્રિય સવાર તો કેટલાક ક્ષત્રિય છે બંદુક હાપી કે બાકી રાખ્યું નથી ભોગવા પડે તમે ખેત્રી અને તમે ખત્રીઓ ગણાય છે જે ઠક્કર પ્રજા છે ને તે ખેત્રી પ્રજા તો વણી તો ધંધો લઈ લે છે એમને શિકાર બાકી રાખી એમના વાઇફ ને છોકરાને બધાને આપી એમને નથી આપી એ માગ આપતો નથી છતાં એક ક્ષણ વાર દાદાને નથી બેંક ના મેનેજર તરીકે સરસ કામ કરે છે પછી આથી વધારે નાસ રહે છે નહી આપડે જે બોલ્યા કે હું પ્રેસિડેન્ટ છું તે ઉતરે એટલે આપડે કેવું મારી ભૂલ થઈ પ્રેસિડેન્ટ એવું બધું બોલતો જે બોલ્યા હોય તેનાથી આવું પેલો બોલ્યો હું પ્રેસિડેન્ટ છું પછી આપડે બોલીએ આ તો બંધન ઉભા કરેલા ને ભગવાન હા આમ દેખ્યું હોય તો આપણે કેવું પડે કે બાબા ને આમ કર્યું તેથી લડ્યો એ આપણને દેખાયું હોય એ કરીએ દેખાવ્યું ના હોય લમસમ પ્રાપ્ત કરનાર જ ભગવાન છો કારણ કે ભગવાન કદી જ નહીં ભગવાન થાય તો દાદા અથવા દાદા ભગવાન જ્ઞાની પુરુષ એમ પટેલ વચ્ચે મારે કોઈ ભેદ દ્રષ્ટિ ન હોવી બસ એ બધે જ નહીં કેવો તમે ભેદ દ્રષ્ટિ છે આ મોક્ષે જોવું છે ને બીજું કામ જવું નથી ને બધા નું જે પ્રોસેસ શરૂ થાય છે ચિત્ત ની અશુદ્ધિ ને બધા નું જે પ્રોસેસ શરૂ થાય છે તો કે આ ઉભું થાય છે ત્યાંથી થાય છે તો કે ત્યાં આગળ કઈ રીતે પ્રતિક્રમણ કરું કે પછી આગળ ઉભું જ ના થાય અજ્ઞાન બીજ જ છે આપડે તો કઈ દખલ થાય દાદા ભગવાન ચાલ્યું ગાડી આગળ ચાલે ના ચાલે પછી વખત પેટ્રોલ પુરાય તન્મયા હતા ઉગે આમ કરતા કરતા ખેતી અડી કરાવી લાવવાનું તો દુઃખ આપી જાય કરી દેવું ફરી હાલ ધીરવાનું એને બે ગમે ગયું તમે કેમ લાગે હા બધા જો આપડે ગમતું હોય વધારે ધીરવું ના ગમતું હોય નાખવું અને કુદરત ન્યાયી છે બિલકુલ એક મચ્છર તમને સાઈડ ને પાંચ મીટર અડવાનું છે તો જી અડવાનું કોઈ શક્તિ આ બધા મચ્છર રૂમ ભરેલું હોય તો નિયમ હોય તમારો ને એનો હિસાબ હોય તો જાય જગત ન્યાયી છે નહીં ભાઈ ન્યાયી હોય તેથી ત્યાં લોકો મુક્ ગયા કોણ મુક્તિ દેવાથી અમને ચોખું કરો ખરાબ વિચાર ખરાબ વિચારો કાઢો ખરાબ ભાવનાઓ કાઢો દાદા છે તો નીકળી જાય દાદા ને છકતી હોય તો મેં ચોખ્ખું કર્યા લેલું સાથે કરું તમે બધાને તો શુદ્ધતા ઉપર લાવી નાખ્યા હા જેટલું છે એટલું જ કરવાનું તમારે બહુ લાંબો બને એમને તો બધું બહુ મોટું રામાય ઘણું કર્યું પણ ચોખ્ખું કરી નાખ્યું જે હાજર છે પોતે જા આપ્યા કેટલા આપ્યા શું જાણે દાદા ભગવાન હજુ હજુ છે પ્રત્યક્ષ છે ભગવાન સામે દેખા છે એ અંદર જ દેખેલા છે આ તો તન હું તો બધાને કઉ છું કે તન મને ઘસાઈ આવો અવસર ચૂક્યા તો કયું કોઈ અવતાર માં આવો નહીં આવે હું તો બધાને એજ કઉ કે તમે જેટલું તમારે બને એટલું લખાવજો આવો અવસર નહીં આવે એ સ્વામી માટે બધું છે પ્રાણલાલ છે કરતો હતો પેલા હજાર આપી ગયા ફરી થોડા વખત આપી ગયા મારે ઘડી તો પૈસા નહીં હું રૂપિયો રૂપિયો ફંડ થઈ ગયા આખી જિંદગી થી અમારે આપ્યા જ કરવાનું વાત બબ્બે રૂપિયા રોજ મૂકીએ તો મહિને આઠસો રૂપિયા બાર મહિના આઠસો રૂપિયા થાય ગયા અરે આઠસો રૂપિયા આખી જિંદગી આપ્યા કરવાનું વાત અને એમના ગામ માં મને એક જણ બોલાયો હતો તે આપવા મળ્યા તમે આથી બધી આપતા મકાન પચાસ હજાર ઘણું અને એક લાખ ને એક હજાર એટલે હું વિચાર પડ્યો તને આ કેવી રીતે આરોપી આપવાનું કારણ કે જ્ઞાન આપતી વખતે મને એમ થયું કે આવું અલૌકિક જ્ઞાન કોઈ કામ મળે નઈ એ મને મળ્યું શું આપી દેવું મારું બધું આપી દેવું તે મારી ભાવના થઈ ગઈ ત્યાં મારે સમજાતું માલ જતું રહ્યું નથી આ આપડે તો પૈસા ની જરૂર નથી એવું જાણે સોસાયટી માંથી એક જણા એટલે બીજા પાંચ જણા આવવાના છે એવું મને કઈ કઈ ગયા એમને કહ્યું કે અમારે તથરા કાચ જેવા હશે એ થોડા ચોડી છે એ થોડા ચવાડીશું થોડા કાચ જેવા પૂરું કરીશું એટલામાં નઈ પૂરું કરીશું થઈ જશે એટલે રકમ તો પૂરી થઈ જ જોઈએ ને થઈ જાય નામ એનો નાશ છે ભાગવી પડશે એટલે ભૂલ ભાગવાની છે તમે કોણ છે જાણવું પડતું શરીર માં બેઠા છે હા મારા પાસ મારા માં તું મારું મારું બધું મારું મારું મન મારું બુદ્ધિ મારી જીત મારી અહંકાર મારું બધું મારું મારું કરે તો આપવા માંડે માલિક છે ભારવાદ નો માલિક લઈને હાથે ના જા સરકાર ભાડવા તરીકે રહે માલિક છો માલિક કઉ છે ને ના તને બી નામ આપેલું ઓળખવાનું કોન્ટ્રાક્ટર ધંધા પર જવાનું અહીં મૂકીને જવાના છીએ આ મૂકી દેવાનું દે તો મૂકીને જવા ક્યાં સાથે આવે છે આ તો આ તો પાલન કશું છે ભાવન પછી આપડે મને દિવાજ હું કોણ છું જાણું ભરણા કેવાય તમે કજુ કરેલું ખરું કોઈ કામ કરેલું કરતા એ કોણ કરે છે એ તો છે ને એ તો કુદરતી અંદર નો કરનાર કોણ કરતા કોણ માં તો તમારો જે આત્મા છે જીવ ઓહો, એ કરે. ભગવાન ભેગા થયેલા મળી આવે પછી કામ ચાલ્યા કરે હું કોણ છું જાણ હિમાલય માં દોડધામ કરવી પડે એ જાણવું તો પડશે નહીં જાણવું પડશે સંજોગો કામ કરશે સંજોગો કામ કરશે થવાની કેટલી વાર છે આપવો હોય એ જુદી વાત છે અને વિશ્વાસ મૂકવો એ એટલો બધો પ્યોર કે આ દૂધમાં જો મીઠું નાખો તો એનો ચા થાય જે દીવા થી પ્રાપ્ત થાય છે એ શક્તિ આપણે પ્રાપ્ત થયા કરે દિવસ તમે આખો દાડો અને આત્મા તમારા મર માં છે બોલો તમારો આત્મા આખો ધારો વકીલાત ચલો કાયદો છાતી પીતી વધારે આખો દરે આત્મા કરે બાર કરે જુદું એટલે ભગવાને શું કહ્યું જે તમારી રમણતા નથી એમાં એને દૂર રો આવે કે શું કે તમારી રમણતા પછી આવે તમારી નથી પ્રકાશી લો પ્રકાશી રહ્યો છે છે કે અક્રમ પણ હવે એ ભાવ માં જેટલું વધારે રહેવાય તે અક્રમ પણ આબો ઉપર ટોપ ઉપર જાય આપણાથી એના કરતા જ્યાં લિફ્ટ છે ત્યાંથી બે જાય કે આ લિફ્ટ છે તરત ઉપર બાકી મૂળ છે મૂળ જે જગ્યા ઉભા હતા ને તેથી પગથિયા જાય છે ઉપર પણ તમે તો નીચે પગથિયા ગયેલા તયા હતા તમે જરા ઓછા પણ આ કસ્તું તું કેટલાય પગથિયા નીચે ઉતરી ગયા હતા ની વાર માં ઉતરે એવી રીતે બોલો આવે પછી હું બાવન થઈ જાય એક પોતે એનો એનો બાવન એને મગરદાસ જલ્દી બોલાવો કઈ તું રહ્યું કે રહી નથી એવું એવું જોડું તો તદ્દન વધારે પડશે એમની ડિફેક્ટ તો છે પણ એના પર જાગૃતિ છે નથી એવું તો મારા થી ના કેવાય એની પણ મારી એના ઉપર જાગૃતિ છે એને તારી ચુરી બુદ્ધિપૂર્વક જેને હિંસક ભાવ હોય તારે ક્રોધ કહેવાય મંગળદાસ મંગળદાસ ગુસ્સે તમને ગમે છે કે નથી ગમતું ના ગમે અહિંસક ભાવ છો અને ક્રોધ હંમેશા હિંસક ભાવ હોય તો ગમતું નથી ને એવું મનમાં બેઠું છે વ્યવસ્થિત પ્રમાણે બહાર આવે ત્યાં હવે જે આવે છે એના વ્યવસ્થિત પ્રમાણે બહાર આવે એની સાથે પાછા જો આપડે એમાં રમડતા નથી આપડે તો ચાર થાય પાછળ રાતે ભંગ થયું તો હવાર માં ભૂલે નહી ઘડી વાર થઈ ગયું પછી કશું જ નહી ઘડી વાર તો જાય ને તો રે ને ક્રોધ થયો હોય કોઈ ભાજપ થઈ હોય તો આત્મા છે રાતે એ આત્મા આત્મા આપેલો થયો હતો બીજા માં રમણતા કરતો તે હવે આત્મા માં રમણતા કરે છે આત્મા માં રમણ કરે છે જે વકીલાત રમણતા કરતો તો લકીલાત માં રમણ કરતો હતો રમણતા કરનાર એક જ લકીલાત માં રમણતા કરતો હતો તારે અહંકાર ગણતો હતો કે તમે જે પેલા રખી રાત આખો તારું ધ્યાન સામા આવ્યું હતું રસી રાત નથી રહેતું જે વ્યવસ્થા કરતા હોય એનું ધ્યાન દે વકીલાત માં રે ગરીબો પાસે પણ વકીલાત માં વધારે ધંધો હા હવે જે આમાં વકીલાત માં જે રમણતા કરતો હતો તે તેનો તેજ અમ રમણતા કરે છે વકીલાત કરતો હતો તારે અહંકાર ગણાવતો હતો અમા કરે શું ગણાય છે અમારે તો દાદા સીધું જ્ઞાન થઈ ગયું છે હા પછી શું જોઈએ બરોબર બરાબર છે જ્ઞાની ક્યાં કરતા ને થઈ ગયું છે પણ અમારી અનુભૂતિ માં પાછું ઉછળવું જોઈએ ને દુઃખ નો અભાવ એ જ મોટા મોટી અનુભૂતિવો તો આવે પણ તમે કાલે આયા નહી આખો દાદા રાહ જોઈ છે કાલે ધ્યાન નહી ભગવાને ભગવાને એવું કહ્યું કે ભાઈ આ ભાઈ ને આ નથી ત્યાર કે પણ ભગવાન જ છે કે છે શું કે છે પ્રાપ્ત થાય આપણે જે લાઈ જોયું એ આ બધા ને પ્રાપ્ત થઈ જાય એવું કરો એવું કર્યું છે ને એવું જ કર્યું છે બહાર મેળ કુસંગ છે એટલે કુસંગ માં હંમેશા પાછું ધૂળ આવરણ ફરી ભરે એટલે અહિયાં આગળ મારી હાજરી માં આવવાનું પાછા નીકળી જાય કેમ કરતે કરતે આપણે નિયારો લાવવાનો છે જે આયા ભાઈ આ ન્યાય ખોલ ને તો કોર્ટો બસલા બધી ખોંધર હતી દાદા અમારું તો કે આખી બધી બુદ્ધિ અમાર દોડાવી નથી અને બુદ્ધિ અમારી પાસે નથી એક બુદ્ધિ એક જતા નાતો અને જે મસ્કલ લાઈટ મજા આવી જાય એમ કહેતા નથી કરતા પર અમાર કંઈ સુખ નથી અતકાચરી જોય તો નથી અમે લેક વાત હું પર કહું છું હા के संसर्ग जा हमेशा रही है एना जेवा अग तो अष्टपहर तर संसर्ग मेवा मांगी बाहर कुसंग कुसंग कुसंग